આત્મા મિકેનિકલ સચાયનિકલ આત્મા પામી શકાય મિકેનિકલ આત્મા ને પામી શકાય ખરો શું કરે છે મિકેનિકલ આત્મા પ્રાપ્ત કરી શકાય ખરો મિકેનિકલ આત્મા પ્રાપ્ત કરે આજની કે નિકામાં હું છે તે યોગી છું હું આમ છું હું તેમ છું હાથમાં